છોકરા પુનઃ બંધાશે ભગવાન શું કેટલું વળવું એટલું વડે ને ક્યાં જવાના બિચારો ગરીબ માણસ ગરીમાને દે દે કરતા છે નહીં એવું નહીં નોકર છે ને તે અમારા ઘરમાં નોકરને બધી છૂટ અમારા ઘરના માણસની જેમ જ રહેવાનું એ એ ઘરનો માણસ જ છે તબજ ક્રોધ કરો સોનામાં પણ આવી રીતે ક્રોધ થાય કે આ મારા ઘર દેરા સર છે હે ઘર દેરા સર છે એને ઘર દેરા સર છે હા દેરા સર છે પછી હવે એટલે ટાઈમ પર ના થાય તો એવું થાય કોઈ મને મદદ બરાબર ના કરી શકે મને બધું પરવારું પડે નર ને પછી એને સમજાવું એને સમજાવી થાય છે પણ એવું મનમાં એકાદ મિનિટ એવું થઈ જાય પાછું દોષ માં ના ઉતરવું આપડે નકર રાશિ મેળવવા માટે આપડે ગુનો કરવો અને વખતે ડેરાસર માં પાંત્રણ મિનિટ મારું થયું ભગવાન ને ચીડ નથી આપણને ચીડ છે અમુક ચાલે હા એટલે આપણે ભણવાનું હોય તો આપણે રાત ના વાર્ષિક પાણી ભરીયે એ બધા માટે મારે ટોપવું પડે પ્રતિકમ તો આખો દળ જ ચાલે પછી બે ઘડી કરીએ દુકાન ના વિચારાયા કરવાના શું કરવાનું આ જે સામાયિક કરવા બે સામાયિક કેવાય ઉપયોગ બીજ જગા એવાય સમજ પડે બાકી ખરું સામાયિક તો એક જ ફેરો કરો ને તો આનંદ પાલન આવે બધા પાપ ભસ્મિક બઉ આનંદ થાય પણ એવું વળે નઈ એમાં સાચું આત્મા નું સામાયિક કરો તો આત્મા રૂપ આત્મા થઈને એક થોડો આત્મા બોલ્યો એટલે કલ્યાણ થઈ ગયું આત્મા બોલવાનું કેવું એમ થઈ જાય આત્મા થઈ ગયા છે ભૂલાય નઈ એનું નામાત્મા જ્ઞાન રાતે ભૂલાય ના ભૂલાય નિંદ્રામાં ભૂલાય નઈ ને ભૂલા જ ના કેવાય ને ભૂલામ બુદ્ધિ કર્મ છે જ્ઞાનાવરણીય નહી મોહની મોહની મોહની એટલે મૂર્ચિત ભાવ મોહની એમ ના હોય એ કે પેલી નિંદ્રા અવસ્થા કેવાય પછી બીજી અવસ્થાનું શું નામ કહે સ્વપ્ન અવસ્થા સ્વપ્ન અવસ્થા એટલે બંધ વાંક બંધ વાંક્યો નું સ્વપ્ન કેવું કેવાય છે આ બીજું સપનું છે આ ઉઘાડી વાંચી સપનું છે અત્યારે જે છે ને ત્યાં નોખર વખર બધું ઉઘાડી સપનું છે આ ઉઘાડી સપનું છે આ બધા જગાડે જાગો જાગો જાગો! નવકાર મંત્ર કરવાના જાપ મોક્ષ ના હેતુ માટે કરો બધું મળે અને જે તો કે અમારે વાત છે મારી એટલે સબરા માની એટલે કાકો દીગો જરેક ના દેણ જરેક ના દેણ નેનેબેન સ્વપ્નમાં કંટ્રોલ ઓછો હોય ને હા એટલે રાગ દ્વેષ થઈ જાય છે સ્વપ્નમાં આય સ્વપ્ન જ છે ને એ શું કરણ પણ અમ જાગૃતિ વધારે હોય ને એટલે જાગૃતિ ઓછી હોય છે એટલે રાગ દ્વેષ પર કંટ્રોલ નથી રહેતો આય સ્વપ્ન છે ને એ સ્વપ્ન છે અમ સર જાગૃતિ ભવ જોઈએ કે જાગૃતિ હોય ને તો કસાય ના થાય છે આત્મા ને જાણ્યા હોય એ પેલા કર્મ બંધ તો ઘણા થઈ ગયા બાકી રજ એ આપીએ અને તમને ગમે નહી આવવાનું આ બધાને સાથી મને છોડતા જ નહીં શું કારણ કશાય આનંદ રાખો જાડો એ મને બી કે મને બહુ ઈચ્છા પણ મનનો બધું ધંધો આવવા નહીં રહેતો એટલે હવા ના આવે છે રોજ છ વાગ્યા ના